માંત્મા શ્રીષ્ણ પરમ પ્રે નું સ્વરૂપ છે પ્રેમ અને પરમ પ્રેમ માં અંતર છે પુત્ર સાથે મિત્ર સાથે સ્નેહ કરે છે એને પ્રેમ કરે છે પરમ પ્રેમ કે સંસારમાં શ્રી કૃષ્ણ નો કોઈ શત્રુ નથી શ્રી કૃષ્ણ સર્વજીવો સાથે પ્રેમ કરે માનું છું ચાર પાંચ કલાક શાંતિ થી બેસીને ભગવાન ની ભક્તિ કરવાની મને પુરુષ જ નથી જે ભગવાનને માને છે એ ભગવાન ની ભક્તિ કર્યા વિના રહી શકે છે હું ભગવાન ને માનું છું બોલવાથી લાભ નથી અનુભવ કરવજી ને માને છે નાસ્તિક પવન આપે છે પ્રભુના પવનમાં શ્વાસ લે છે એને પણ ભગવાન પ્રકાશ આપે છે આંખ ને જોવાની શક્તિ આપે જે પરમાત્મા ને માનતો નથી એને પણ ભગવાન અન્ન આપે પરમાત્મા સર્વ સાથે પ્રેમ કરે છે પૈસા આપીને સમજાવી દે છે પ્રેમ કપડા સાથે બહુ કરે છે પ્રેમ સ્ત્રી સાથે પુરુષ સાથે કરે છે પૈસા થી તમે કોઈ ગરીબ ને રાજી કરી શકશો જે પરમાત્મા લક્ષ્મી પતિ છે રાજી કરી શકે જ્યાં તમારો પ્રેમ છે એ તમને બહુ યાદ આવે છે જીવ ભગવાન ભૂલી જાય છે એનું એજ કારણ છે ભગવાન માં પ્રેમ મા નો બાળકમાં અતિશય પ્રેમ હોય છે તમારું કલ્યાણ થશે બુલ શરીર બાર થાય અતિશય પ્રેમ છે ત્યાં માનવ પણ હાર કબૂલ કરે છે જીત એ મારી જીત છે મારા છે કદાચ પ્રેમમાં કોઈ અપમાન કરે તો ખોટું લાગતું નથી મને પોતાનું સમજે છે મને અપનાવે છે કદાચ કોઈ તમારો પ્રેમી તમને ગાળ આપે તો તમને ખોટું લાગશે બધા કાયદા જુદા છે પ્રેમ માં હાર એ જીત છે જીત હાર છે કલ્પના કરો કોઈ માં કથા સાંભળવા માટે જાય છે ઘરમાં ત્રણ ચાર વર્ષ નો બાળક છે બાળક બાળક નો આની પ્રેમ માતામાં જ એ પૈસા ફેકી દે છે મીઠાઈ લેતો નથી તેની ઈચ્છા છે મારી મા મને છોડીને જાય નહીં બાળક માની સાડી પકડીને જોર થી રડવા જ લાગે એની કોઈ પૂછે કે કેમ આવ્યા નહી બાળક મને છોડતો નથી મારા વિનાય રહી શકે બાળકમાં શક્તિ ઓછી છે પ્રેમ વધારે માતા માં શક્તિ વધારે છે ધક્કો મારીને કથામાં જઈ શકતી નથી આધીન મારે છે બાળક જેમ રાજી થાય એવું કરે છે વિચાર કરો છોકરો મોટો થયો ચોવીસ પચીસ વર્ષ નો જવાન થયો થયું છે આજે માં એની માનતી નથી મારે દેહ નું કલ્યાણ કર્યું હવે જીવન મારે મારું છોડું છે મારે ભક્તિ સતત કરવી છોકરો ના પાડે છે હું મોટો થયો પૈસા કમાવું છું ના પાડું છું છતાં કથામાં કેમ જાય માં સરળતાથી જવાબ આપશે તું નાનો હતો ત્યારે તારો સો આની પ્રેમ મારા માં જ હતો ઉપકાર ને ભૂલવા લાગ્યો પ્રેમ ઓછો થયો કે મા નો પણ પ્રેમ ઓછો થયો પછી વધારે પ્રેમ કરતી નથી દૂર પ્રેમ દુખી થયો કેટલાક લોકો મોટી મોટી વાતો કરે છે કપડા સાથે બહુ પ્રેમ કરે ભગવાન પ્રણામ કરતા કેટલા ડાઘા લાગે બહાર જુઓ છો થોડી અંદર નજર કરો મારું મન શુદ્ધ છે કે બગડેલું છે મન ને અનેક છે માનવ સંસારના ઉચ્ચ પદાર્થ સાથે પ્રેમ કરે છે પરમાત્મા સાથે જગતે બહુ પ્રેમ કરવા લાયક નથી જગત સાથે વિવેક પ્રેમ કરો દૂર પ્રેમ કરો વિવેક પ્રેમ કરવાનો અર્થ એ છે ભગવાન વિના તમારી સાથે કોઈ રહેવા તૈયાર નથી આ તન પણ સાથે નહી તનને જોડવું પડે છે બધા જીવને છોડે છે ભગવાન જીવને છોડતા નથી ગમે તે થાય જીવ સાથે જ ભગવાન રહે છે ભગવાન જીવ સાથે નરક પણ જાય ભગવાન જીવને ક્ષણ છોડતા નથી જગત સાથે તમે પ્રેમ કરશો એ તમને છોડીને લેશે સંયોગમાં જેટલું સુખ છે બે દિવાલો સાથે પડવાની નથી સંયોગમાં જેટલું સુખ થાય એના કરતા વિયોગમાં વધારે દુઃખ સંસારનો સંયોગ વિયોગ માટે થાય કેટલાક લોકો પૂછે છે કે ભગવાન માં પ્રેમ થાય એવો કોઈ ઉપાય બતાવ હું કથા સાંભળું છું મંદિર માં જોઉં છું પ્રભુમાં પ્રેમ થતો નથી મને બહુ સુખ આપે પત્ની એવી કલ્પના કરે છે પતિ ના લીધે હું સુખી છું ઘરના લોકો સુખ આપે છે એવું સમજવાથી પ્રેમ થાય કદાચ કોઈ એવો વિચાર કરે ઘરમાં કોઈ પુરુષ સુખ આપતો નથી આ બધા કરેલા કર્મ નું ફળ ભોગવવા માટે ભેગા થયા જ્યાં કર્મ સંબંધ પૂરો થશે તમને પૂછશે પણ નહી ચાલવા લાગશે પૂરો થયો આજથી એવો સંકલ્પ કરો ભગવાન મને સુખ આપે છે ભગવાન મને સુખ કોઈ સ્ત્રી સુખ આપતી નથી કોઈ પુરુષ સુખ આપતો કરેલા કર્મ નું ફળ ભોગવવા માટે ભેગા થાય ભગવાન ના લીધે હું સુખી છું ઠંડુ પાણી મળે પાણી પીતા પેલા પાણી કોઈ સ્ત્રી કે પુરુષ પાણી ઉત્પન્ન કરી શકે છે પાણી ઉત્પન્ન કરવાની શક્તિ કોઈ માનવમાં પરમાત્મા મને પાણી આપે ભગવાન ની કૃપાથી હું સુખી છું સર્વકાળ એવો અનુભવ કરો ભગવાન મને બઉ સુખ આપે જેવું લાયક નથી ભગવાન જીવ ને થોડી સજા તો કરે છે કર્મ પ્રમાણે સજા કરતા નથી માનવ પાપ પહાડ જેવા સત ભગવાન જીવ ને સજા થોડી કરે જીવના પાપ પ્રમાણે જ ભગવાન સજા કરતા હોય તો પાણી મળે કે નહી શંકા ભગવાન બહુ ઉદાહરણ મહાભારતમાં એવું વર્ણન આવે છે ધર્મ રાજા જીવનમાં એક વાર સોળ આઠ આની જૂઠું બોલ્યા એ પાપ ના લીધે એમને નરક જવું પડ્યું નરક લોક દર્શન કરવા પડ્યા મેટલું પાપ કર્યું છે એનો કોઈ હિસાબ રાખ્યો છે આખ થી પાપ બહુ કરે મન પાપ કરે જીભ પાપ કરે પ્રભુએ મને વધારે સુ કાપ્યું છે સજા બહુ ઓછી કરીરંવાર વિચાર કરશો ભગવાન માં પ્રેમ થશે જીવ લાયક નથી છતાં ભગવાન જીવને પૈસો આપે છે પછી અંદર થી પ્રેરણા થઈ કે એને રૂપિયો આપવાની જરૂર છે દસકો આપી દો હાથમાં લીધેલો રૂપિયો મૂકી દે છે અને એને દસ પૈસા આપે એકાદ ઉપયોગ આપવો હોય તો માનવ વિચાર કરે છે પરમાત્માર એવો વિચાર કરો પ્રભુએ મને સુખ આપ્યું ભગવાન કૃપાથી હું સુખી છું એવો વિચાર કરશો તો ભગવાન માં પ્રેમ થશે જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં જીવ પણ બંધન કબૂલ કરે હાથ છુડા સુરાજ મહારાજ નું ચરિત્ર બહુ દિવ્ય છે સુરાતજી મહારાજ જન્મથી આંધળા નથી મને એક સુરદારજી લાભ થયો નથી નુકસાન આખ જ મન ને બગાડે મેં ભગવાન ને જોયા નથી જગત સુંદર હોય તો જગત જેને બનાવ્યું છે તે અતિ સુંદર હોવું જોઈએ કાર્ય છે પરમાત્મા કારણ છે કારણ ના ગુણ કાર્ય આખો ફોડી અંધ સુરદાસ શ્રી ધામ વૃંદાવનમાં લેતા એમની પ્રીતિ બાલકૃષ્ણ માં પાંચ વર્ષના બાળકૃષ્ણ સુરાજ મહારાજ બહુ પ્રેમથી કીર્તન કરે જ્યારે તેમના સન્મુખ નાનકડા બાલકૃષ્ણ ત્યાં બેસી ને કીર્તન આપે કેવું બોલે છે મારા માટે મારું કીર્તન કોણ સાંભળે વૈષ્ણવ ભગવાન સાંભળે છે ભગવાન ને વૈકુંઠ માં એવો આનંદ આવતો નથી લક્ષ્મીજી સાથે બહુ વાતો કરવાની એમને ઈચ્છા થતી વૈષ્ણવ પ્રેમ થી કીર્તન કરતા હોય તો ભગવાન પાસે જ માગવા કીર્તન કરતા કરતા બાળકૃષ્ણ ને કે કનૈયા મને બહુ દુઃખ લાગી રહ્યું છે મારી પાસે કઈ કનૈયા મારા કપડા ફાટી ગયા ભગવાન એક્યો નથી કોઈ દિવસ હું ભૂખ્યો રહ્યો પણ નથી મારા ભગવાન મને બધું પશુ પક્ષી ખાવાની ચિંતા કરતા નથી પશુઓ ભગવાન માં વિશ્વાસ રાખે જે પરમાત્મા એ આજે ખાવાનું આપ્યું છે તે પરમાત્મા કાલે પણ આપે પશુ સંગ્રહ કરતા નથી પ્રભુમાં વિશ્વાસ રાખે માનવ ખાવાની બહુ ચિંતા કરે તમારી ચિંતા તમારા ભગવાન ની ચિંતા ન કરો પરમાત્મા ચિંતન કરો થોડા ઘરજી વિચાર કરે છે મારા માટે ખાડામાં કોણ આવશે કોઈ ને મારી જરૂર નથી હું નિરુપયોગી છું મારા માટે કોઈ ખાડામાં આવેલ થયું નહીં બાલકૃષ્ણ સુર ગાજી નો હાથ પકડ્યો છે સુર ગાજી ને કોને મારો હાથ છે તમે કોણ છો કે વાવા નંદ રામના એક હું દીકરો હું ગાયો ને લઈને આ બાજુ આવેલો તમે ખાડામાં પડ્યા હતા કોઈ ને મારી જરૂર નથી આ ભગવાન છે એવું લાગ્યા શું શ્રી કૃષ્ણને પકડવા ગયા ત્યારે હાથ છોડ્યો છું તમે ઈશ્વર છો હું જીવ છું તમે સિંધુ છો હું બિંદુ છું તમે સર્વજ્ઞ છો હું અલ્પજ્ઞ છું લોકો તમને બળવાન મા હું તમને બળવાન ત્યારે પ્રેમનું બંધન ભગવાન પણ તોડી શકતા નથી સંસારના વિષયોમાં પ્રેમ વિખરાયેલો છે ત્યાંથી પ્રેમ ઉઠાવીને ભેગો કરો ભગવાન પ્રેમ ઘરના લોકો પૈસો માંગે છે બહુ પ્રેમ માંગતા નથી માનવ તન માંગે છે માનવ ધન માંગે કોઈ માનવ તમારા મનની જરૂર નથી માનવ મન આપવાની શું જરૂરી છે માનવ તો તન માગે છે ધન માંગે કોઈ સ્ત્રીને કે પુરુષને મન આપવું નહીં મન આપવા લાય પરમાત્માનવ એવો દુર્બળ છે તમારા મનને શું વાંચવાનું દબાણમાં કોઈ કોઈ વખત લોકો બોલે છે મારું મન દુભાવ્યું છે મને બહુ ત્રાસ આપ્યો છે એ તો તમારી ભૂલ છે તમારું મન એને આપ્યું શું જેને તમે મન આપો છો એ તમને થોડો સાથે પ્રેમથી જે પરમાત્માને બાંધે છે એ માયાના બંધન છૂટે છે જે સંસારમાં આવે છે જે માયાનો ઉપયોગ કરે છે સ્વતંત્ર છે જીવ પરતંત્ર ઘણા લોકો ને એવી ઈચ્છા છે મને કોઈ દિવસ ક્રોધ આવે ક્રોધ આવી જાય જીવ કામ ના આધીન બને પાપ કરવાની ઈચ્છા નથી પાપ થઈ જાય જીવ સ્વતંત્ર નથીલમ બનાવી દે છે જીવ માયા આધીન થયો છે જીવ જયારે ભગવાન આધીન બને ત્યારે ધીરે ધીરે માયા ના બંધન માંથી છૂટે છે પરમાત્માના અનુષ્ય છો તમે બધા પ્રભુના પ્યારા છો માયા ના ગુલામ ન બનો જે માયાનો ઉપયોગ કરે છે એને માયા દાસ બનાવી દે તમારા લક્ષ્ય ભૂલશો જે પરમાત્મા ને પ્રેમથી બાંધે છે જે ભગવાન નો બને છે ભગવાન જયારે બંધન માં આવે ત્યારે જીવ બંધન માંથી છૂટે નવમાં અધ્યાય માં યશોદા મૈયા શ્રી કૃષ્ણ ને બાંધે છે તે કથન તમે માયા ના બંધન માંથી છૂટી જશો નંદ બાબા ના આંગણામાં કુબેર ભંડારી ના બે બાળકો ઘણા ભાગે ઉડાવું થાય પસીના માં પલાળેલો પૈસો એ બુદ્ધિ ને જલ્દી બગાડશે ને જેને બહુ મહેનત કરી પરિશ્રમ કર્યો જેને વિના પરિશ્રમ ધન મળ્યું છે એ ભાન ભૂલે છે અતિ સંપત્તિમાં અનેક દોષ છે ત્યાં જુગાર નું વ્યસન થાય અતિ સંપત્તિમાં સ્ત્રીઓનું વ્યસન થાય અતિ સંપત્તિમાં માઉસ મદિરાનું વ્યસન થાય અતિ સંપત્ન લોકો સાદું ભોજન કરતા નથી રાજસી તામસી સ્ત્રી કુબેર બાપ ની સંપત્તિ મળી છે અને ગંધર્વ કન્યાઓ સાથે લગ્ન કરે છે મજરાપાન કરે છે સ્ત્રીઓ સાથે ગંગાજી માં રમે વિલાસી લોકો ગંગા કિનારે આવે તો ગંગા માં ને પણ બહુ ત્રાસ થાય ગંગાજી રમવા લાગ્યા નારાદજી ત્યાંથી નારાજજી ને ઠીક લાગ્યું નહી તીર્થો ને બગાડવા આવ્યા ઘરમાં કરેલા પાપ ની સજા થોડી થાય તીર્થ માં મંદિરમાં પાપ કરે ની સજા વધારે ગંગા કિનારે આવી રીતે રમે છે એમને ભાન નથી કોઈ દિવસ વિચાર કરતા નથી આ શરીર મને કોને આપ્યું શા માટે આ શરીર ઉપર કોનો અધિકાર છે એવું સમજે છે આ પુત્ર મારા પેટમાં નવ મહિના સુધી મેં રાખ્યો માં પુત્ર ને કે છે આમ આરો એના ઉપર મારો અધિકાર છે ભગવાને કહ્યું કે તમારો બધાનો હક બતાવ પછી છેલ્લો નિર્ણય આપીશ પત્ની આવીને કહ્યું મારા મા બાપ ને છોડીને હું અહી આવ્યું લગ્ન થયું નતું ત્યાં સુધી માતા પિતા આ શરીર ઉપર હક હતો પત્ની કે છે આ શરીર મારું છે માં કે છે મારું શરીર છે પિતા કે છે પુત્ર શરીર એ મારું છે પ્રભુએ કહ્યું કે હજુ કોઈ હકદાર હોય તો આવી જાવ એક શ્રીમાન પુરુષ ત્યાં આવ્યો એને હું કહ્યું કે આ લોકોને મેં ખવડાવ્યું છે મારું અન્ન ખાઈને પુષ્ટ થયા છે બહુ ઉપર મારો પણ હતો મેં ખવડાવ્યું પ્રભુએ કહ્યું તમે બેસી જાવ હજુ કોઈ હકદાર હોય તો આવો ત્યાં અગ્નિદૈવ આવ્યા અને અગ્નિદેવે કહ્યું આ શરીર ઉપર તો મારો હક છે શરીર માંથી પ્રાણ નીકળ્યા પછી આ લોકો ખભે ચઢાવી ને મને આપવા માટે સ્મશાન માં ગયા આ શરીર ઉપર એમનો હક હોય તો આ શરીર ઘરમાં કેમ વાંચવી રાખતા પ્રાણ નીકળ્યા પછી તો લોકો ઉતાવળ કરે છે જલ્દી બહાર કાઢો ઘરમાં કોઈ રાખવા તૈયાર નથી જે છે આ શરીર મારું છે એના ઉપર મારો હક છે હું લેવા જતો નથી આ લોકો મને આપવા માટે આવ્યો અંતમાં પ્રભુએ નિર્ણય આપ્યો માનવ શરીર ઉપર માતા પિતા હક નથી પત્ની નો હક નથી અગ્નિ નો હક નથી આ શરીર ઉપર પરમાત્મા નો હક છે આના અધિકાળથી જીવ સંસારમાં રખડે છે અતિ દુખી થાય જન્મ દુખ છે મરણ મહા છે ભગવાન દયા આવે છે ત્યારે ભગવાન કૃપા કરીને જન્મ મરણ ના ત્રાસ માંથી સાવધાન રહે તો સર્વકાળ ભક્તિ પણ કરી શકે માનવ શરીર તો પ્રભુએ આપ્યું છે ભગવાન કાર્ય કરવા માટે આપ્યું છે ભક્તિ કરવા માટે આપ્યું છે શક્તિ અને સંપત્તિ નો જે ભોગ વિલાસ માં કરે છે એ બીજા જન્મ માં જાડ શક્તિ અને સંપત્તિ ભક્તિ માટે શક્તિ અને સંપત્તિ તપ ન કરે તો બીજા જન્મ માં ઝાડ થશે ઝાડ થયા પછી તપ કરવું જ પડે ઠંડી સહન પડે ગરમી સહન પડે વરસાદ સહન પડે ઝાડમાં જીવ હોય છે ઝાડમાં જીવ છે ઝાડ તપ કરે જેને ભોગ વિલાસમાં શક્તિ સંપત્તિ નો દુરુપયોગ કર્યો ફરજા તપ કરાવવા માટે ભગવાન એને ઝાડ બનાવે છે આ લોકો ભાન ભૂલ્યા છે એમને ઝાડ નોતાર કહ્યું હતું શ્રી કૃષ્ણ ચરણ નો સ્પર્શ થયા પછી ઉધાર થશે ખાઈની સાથે બંધાયેલા બાળકૃષ્ણ ખાઈની ને બહાર આવે છે ઝાડ ને શ્રી કૃષ્ણ ચરણ નો સ્પર્શ થયો ઝાડ માંથી બે દેવ પુરુષો નીકળ્યા છે અને કૃષ્ણ